શંકા આવે ત્યારે કાપી કાપી જેમ આપણા ખેતર ખેતરમાં બધું જમીનો બધું રોપ્યું હોય અને બીજો બીજો થોડો હોય ખોટો માં આવે ને શંકા ના કર્યું દાદા એ ના કહ્યું શંકા કરવા ના પડી શું જયારે શંકા થાય કે દાદાનું કઈ દેવાનું મને કશી વર્ષે ભાઈ ભાઈ મદદ કરીધી નથી ભાઈ પોતે પોતાની મારે પુસ્તક નહીં કમા બધી કહેવાય નઈ પુસ્તક ચિંતા બિનતા નહીં ને બિલકુલ નહી દાદા ના ફાધર ને નહીં કોઈ નઈ આખા કુટુંબો ને મારી કોઈ વિશ્વાસ આવે તો હાપી દેજો વિશ્વાસ આવે તો કેવી લીધે વિશ્વાસ આવે છે કરવા અને દુઃખ રહી છે એમનામાં સુખ તમારે છે મુંબઈ માં ઇન્કમ પૈસા પૈસા ને આપણે ધ્યાન માં કરોડ હતી બધી શું થાય બેન પૂછે છે કે આજકાલ કે છે કે બધા ડાયવોર્સ લે છે છુટ્ટા છેડા લે છે નાના નાના છોકરાઓ મૂકી ને લે છે તો કેહાકો ના લાગે લાગે ને બધું પણ શું કરે ના લેવા છોકરા થતા પેલા લીધા હતો પણ છોકરો થયા પછી લે મીઠાવી હોય બીમારી છે सुखी ना हो है, दुखी हो है, तो छोक दुखी थे ना छूटा छेड़ा छोकु सारू છોકરા ને ફાધર નું જરાય મગજ ચાલતું ના હોય મોટરે ચલાવતા ના આવડતી હોય એના છોકરા ના જરાય મગજ ચાલતું ના હોય બીજો પોલ એની ક્યુ ખાતરી બીજો પોસરો મળશે એની ખાતરી છે બેન કે દાદા ને સોપી દઈએ તો મળે ને દાદા ને સોંપી દઈએ તો પછી બીજો પાસરો મળે ને બીજો સારું મળે આવે સારું ત્રણ વાર પછી અટકાવે એટલે આપણને પેલો જૂનો હતો તે થોડી દ્વારા આ બધા ભેડ ફજે તો છે બધી બેન બે નું રાગે પાડી બાકી છોકરા નો નિહાળો બહુ લાગે છોકરા હા બેન પૂછે છે તેના બહાર કે ઘણી આવ્યા હોય તમારે શું કરવું છે છોકરા છોકરા ની હાવ ના લાગે કે છે કે ઉપરથી કોર્ટ પાછળ એવો દેખાતો હોય અને મહી છે તે ખાટી ખાટી કરી નીકળે છે ખબર પડે ઉપર તો ક્યારે ફસ દેખાતી પણ રાખવા જેવી નથી આજે બેન હા હું તમને સમજણ પાસે ચલાવી ગયો બઉ આનંદ આવશે આનંદ બહુ આવશે પહેણ્યા વગર ચાલે એવું નથી પહેરવા જેવું જગત નથી પૈણા વગર ચાલે નથી અમારી મુશ્કેલી એવું કાઢે રસ્તો કરવા રસ્તો હે શું રસ્તો કરવો મને ખાનગી નવો કહી હાથ થઇ જાય બધી વસ્તુ આ ચીજ તો પછી આપણા લોકો એમ કઈ રે પ્રમાવું છું પ્ર છોડે પેલો ધડી પેલો ધડી તારો નીકળે હંમેશા પણ બીજો તો એ રખડેલો જ નું હોય કારણ કે એ આવું ફરતો રખડતું ફરતો ને એ રખડેલો ચાર બેગું થાય ને આપડે જોવાડેલો તો ખરો નથી એ રાતે ઘરું તો નઈ દબાયે ને એ તમે ખાતું હોય ને ગરમ દબાઈ જઈ જાય આપડે જાણે ઘર ઘરું દબાવ નથી ઘરું હવું દબાય નહી ના એ તો હું સમજ પાતે કરો તો એ તકે નહી તો સાચી સમજ આપું શું કહ્યું તકે એવી ટાઈમ ટકે એવી તમારી કમ્પ્લીટ કરેલી ગોઠવી કાલે હર ઉડી જાય પછી थे थे नहीं। ना ये तो ना, साथ समझ साथ ना करिया तो पुता तो साथी बच्चा बच्चा एक कभी हुआ है। એ બીજા નોધાર જ થઈ જાય નપા ક્યાં ગયો પોતાનો એક આ પગ હોય ભાઈ મેળીએ તમે જાતે ઉતરશે વધુ ફસાશો અસાવવામાં આવે એ કરી આપી વસ્તુ બે ભાગી જાય આપઘાત કરી દે આમ નામ જોતા જોઉ છું ને યાદ આ બધા ભાવ ધણીમાં શું નિકાલ બાર થી આવે ને પછી માં થયેલો જો સુગંધી બાર થી આવ્યો ભાઈ ખુબ તાપમાન ખોટો ભક્તો આવ્યો ભાઈ પછી પછી લાગે ને હોય શેન્ટ છૂટકો નથી પાણી આગળ કારણ કે દુનિયા માં પોતાનું પોતાનું એ ના રે વેલ્યુ ના રે લોકો શું કે જીવન તો હોવું જોઈએ ઇન્દુભાઈ પૂછે છે આપડા બધા શોખ હોય શોખ આપડા હોય પૂરા કરવાથી આપડે ટેમ્પરરી આનંદ મળે ખરો આપણા શોખ હોય પૂરા કરવાથી લાઇ જરૂર છે અને હોબાઈ ખાધા પછી બંધાય ચાર થાય પછી ફરી આવે તો કે ના ખાય દુનિયા બની શકે નહીં બની શકે ટેમ્પરરી ખાધા થી ખાવાનું મન થાય જ પણ જે તમને ના ખાવો ને ખવડાય ખવડાય કરેડ કરે તો બધું થાય ને તાર બંધ થઈ જાય જેમ જેમ વિષયમાં બહુ ખબર ઉલટી પુલટી થાય ને તો એ વખતે આવક પડી જાય ને તો સાયકલો ડફડા આવું સમજાવ્યું આપડે મને બી કરી નાખ્યા દુઃખ કેમ છે આ ગાડુ કાચે ક્યારે પોતે ચાલી વખતે એવું મોટું બે તઈટ ઉડતાલીસ બધા મને આવું ના થોડા કરી આપી હવે રસ્તો બધો ભીખ ને લઈ ને લોકોની રાણીઓ થી દળીને આપડે નીચે રહેલા છીએ પણ એ આપણા હાથમાં માટે સારું છે दबाण तो, तो जे समाज ने नुकसान कारक हो आप करविए सज नुकसान ना कर સમાજ નો જે ઇચ્છા હોય તેની વિરુદ્ધ બનતા દબાણ ચાલે જ નઈ ને કોને પૂછે છે તમે પૂછ્યું સમાજ દબાણ ખોટું કરી શકે ને કોઈ હા એવું કરે કે આ થોડી દબાણ આપણી નાતમાં પણ આવજો અરે પમન મતકોઈ લઈ નહી તો નહી મળતો આંબી ને આપણે ભણે કે ઇન્ડિયન છે ને કોઈ બગાડી સમજે નામ આતરશે કરે છોકરા પાસે ના કરે છો ઓ પીટી બચ્ચી પીયો પાછો માકે છે બોલ નુકિય આપડે અમેરિકા માં આવીને અમે આ બધા અમેરિકા આવ્યા છીએ जिंदगी केंजारा जेवी थीजारा ली जाए गामान जो तो मुश्किल तो अंत क्या आवा આપડે ભાઈ ને કઈ થી સ્ટેટ માંથી પેલા સ્ટેટ માં પેલા સ્ટેટ માંથી પેલા સ્ટેટ માં બધા ને બધા આવ્યા છે આપડે ઇન્ડિયા એમને આવું કરવાનું હોય છે તો આનો અંત ક્યારે આવે પેણે થી પેણે ગામે ગામ જુદે જુદા ફરવું પડે એમને કામ ધંધા માટે તો કે આનો અંત ક્યારે આવે છે આરામ થાય લાસ્ટેશન સ્ટેશન કોઈ પણ વસ્તુ નો અંત ના માણસ મરી ગયો કઈ મરી જતો નથી આ દેહ છે તે દર્દરી બીજું બદલાય છે આપડે કપડા બદલી કોઈ રાત કરતી વખતે પડદો વાત કરી રાત ને પડદો આપી દેવો એ પેલા સમજી ના શકે આપડે ગયા હોય આપડે સ્ટોર ક્યાં ગયા હતા આ એક નાનો દાખલો આપ્યો નાનો મોટો દાખલો આપ્યો મોટો ડાકલો આપો મોટો દે કેટલે કેટલા છોકરા પાયરેલા હોય તો ન થાય કે શું પાયરેલા નથી કે અનમેરેડ છોકરા મેરી ને તે વ્યા આંગણમાં મેરી એ શું કવર કે મેરી મોટો આવી ગયો હે ડાઉટ છે જૂઠો કીતે જુઠું બોલે બધું હા જીઠું બોલા જરૂર ના હોય તો થાય પછી સ્ત્રી થવા ગમશે તો આ બધું કઈ નાખજો મને બી જમી લો જમીલો દેવેન્દ્રભાઈ <laughs> <laughs> બોરગોન ની દેખીએ અમેરિકા માં જે મઘામરી વસ્તુ એ કોઈ સાચું ન હોય તે માં જે થાયને આદત થી જે કરે બસ જરૂર નથી ગઈ યોન આ રીયક્શન ઇટમ દેખા વિધમય કા ઇસરા દેખી બસ તો રમાયા દેખાઈ રહ્યા છે હે હે હે હે હે આ જગત માં જે બધા મનુષ્ય છે કોઈ પણ જાત ના હોય હિન્દુ હોય મુસલમાન હોય પારસી હોય બધા ને આત્મા છે આત્મા નો અનુભવ જ કેવાય વાત આનંદ આનંદ માસ ચાકે જ નહીં કોઈ માસ આનંદ ચાખ્યો છે એવું છે જ્ઞાન કરતા આનંદ ભેલો નામ પાડીએ જ મસ્તી ને બીજું નામ ઉતરી જાય નામ સ્વામીનામ પાડી દેખાંદ આનંદ તો ધારાણી પાસે જયારે જોઈએ તરફ કેવલ લાસ્ટિંગ કેવલ લાસ્ટિંગ આનંદ જયારે જોઈએ તા તેવા જ દેખા મશીન આપી દેપ સારા એક વર્ષ બે વર્ષ ખબર નહિ કેટલો વખત લાગે એના પ્રોફેશન ના ભાઈ હોય તો ત્યાં આગળ એને કેવાનું આને છોકરા શું સમજ પડવાની કઈ જગ્યાએ લાગે ને કે પછી પેલો ગજા માં હાથ ધાલે દિલા ની પેટી અમે તમારી સાથે પકડી જાય નાનું લવન ને કાઢી નાખી તમારી આગળ લવા ગયે ની તમને પેલું પછી વાળું હોય તો ખાલી કોઈ સાંભળું બધા કોઈ પેલી છ વિદ્યા હું સમજાવો છ વિદ્યાવિ કલમ તસ્કરો લશ્કરો નહીં આવે ને સાંભળો કલમ કલમ કલમ ઓફ પેન કલમ જાણી છે લખો છો બધા લખે છોલ ત્યાર મી આપીશો પોટ ટોપ આપી બંધ તો શું લખવું જોઈએ આપડે બંધ ના જાય ને આ રોકાળ માટે એક આલેખ છે ને જે મને સંતુમની બાય છે એ રાઈટને સુપર આપો અને કહીએ છીએ આયા છો હું બસ છે ને સબ બધું મને તો ભાઈ ભંદેયો છે ને ભંદેયો કા કે આપણે આટા પડી જાય બે જલા બધા કાચા હતા હું તો હાઉ કેટા કે બધા હાઉ કાટી પડી ગયા આ ભગવાન કાચા હતા ભગવાન પાસે કાચા રખ માર્યા હતા હા કાચા નીચે ડર્યા બરાબર સાસુ દાદાજી હાર પક્ષ મારતો ડેતા ચમચા સંભાર નિકાલતા હોય ના ડેચી બોલતા સમજાયું ઇડલી સાંભર બના કે ખા લેના શું એક લાગવાની જાણ જતી હતી કપડા પહેરે કપડા પહેરે છે નંબર બોલતા समझ पड़ी नहीं मैं नो वो मान नहीं रुमा नहीं नहीं नहीं तोरा के तारा करे नहीं नहीं के पास से ये देख के सिर्फ बड़ा बड़े हो रहे हैं फैमिली नहीं के में बड़ा मुश्किल में गए શું કરવાનું એને કઈ પાતરા લેવાનું જ બંધુક બંધુક નહી વાણિયા એટલે પેલા ગાડા ડ્રાઈવર છે વાણિયા દૂધ ફરી ગયા તો હવે શી થશે વાણીયા શું એ સોના જણસો બનશે બધું હજુ નીચે ઉતારી છે એક હશે ને વાણિયા કરવા જાવીડ માઇન્ડ લેટ મી સાઉ આ શું કર્યું અને પછી બોલો કે કોમાર એરે કપુ માર્યો એટલે જસ લંધી ગયો આયો ઓર કી ગયો ઓર એ રાબર સર ઓર ઓર રાબર સર ઓલ સિક નંબર ન્યુટ્રલ ઓલ ઓફ देम સો હી શアウトેડ અબે સાલે હી ધે બેર થોટ ધ બીએ કેગનાઇઝર નો નંબર આ કે કપુ માર્યો નંબર ઓય આને આને કાલ અરે એ ના કેમત કરવા માટે દાખલા ના કે સિમેન્ટ ના સ્ટોર બાંધેલો રહેવાનું રસો ચાર જ ના ચાર ખાટલા પલંગ ચાર તિજોરી ત્યાં મૂક્યા ખેલી જમીનમાં રહીએ બધા ચારે જણ શું કરે પોતપુ ખાતર જમીન હાથ જોતા એને કોઈ કહે છે ક્યાં ના ધોર પાલ જે હું બધા દોડ નહીંદાર માણસો દોડવાનું લાગણો દોડે હું આની ચીજ માં લાગણ પેટ દોડે દોડ અને મન મોટું જેવો પલંગ નીચે વટમાંથી આ નુકસાન ની વાત કરીએ તો વટ નું આવું ખતરામાં બધામાં આવું કરે ભાગીદારો જમતી વખતે પાટલો ભાગીરો પેલા ચડી ગયા કુર્તિઓ માં જે ખુરશી ખરાબ બે રૂપ ટુ ખૂબ અને બારડોલી થી પચીસ જ બેલ છે તે મવવા.. મવવા.. મવવા.. નાવલ રોડ ની ભાઈ જતા અમારે મારી ઉંમર ત્રીસ જૈન અને લાગો બિલકુલ અમારી પર ભાવ રાખે અમે ગામ માં જે ચા પાણી કરાવવા બોલાવી એટલે અમે સારો માં ચા પીવા જઈએ દસ કોને સિમેન્ટ બે દાડે અઢી રૂપિયા